જે તે જેવું થયું એના કરતા ભગવાન નું નામ લઈએ છીએ બસ કયો છે અને ઉત્તમ વાત કયો છે એ સોજા થઈ પુરસાદ તમે આવ્યા બધો પ્રારસ છે પુષ્ક બીજા લોકો નામ હોય એમને આવું હતું પણ માથું એટલે સંજોગો ના દીન જે કાર્ય થાય છે બિલકુલ પગ હારા હોય માથું સારું હોય પેટમાં દુખતું ના હોય એ બધું પ્રાર્થ કરાયું પૂછાય નહી તમે કરેલા પણ ભાઈ થઈ કરે ને જોઈ વાત પ્રારબ્ધ નો સંબંધ વિચાર કરું છું કે પ્રારબ્ધ એ બંને વચ્ચે નો શો સંબંધ છે ઈશ્વર કૃપા તો તમે જેટલો ખાતે નામ દો ને એમ શાંતિ રે કૃપા પણ ઈશ્વરી પણ ચાર નથી ચાર ચાર નથી એટલે તીજી શું મળવાનું છે શાંતિ રે હા ગુરુ કૃપા એ ભલે એનાથી ફાય ભગવાન બધો વેપાર છોડી અને આવજો અમારી પાસે બધો સંસારી વેપાર છોડી છોડાયો નથી જલ્દી એટલે ઈશ્વર એક બાદ ફક્ત લાંબી શાંતિ થાય ઈશ્વર કૃપા કરતા ગુરુ કૃપા જ્ઞાની કૃપા સર આપે ઈશ્વર વિતરાગ રહે એટલે કઈ રાગે નહીં બેસે નહીં એ તમે જે પડે ઘણું ફળ સાધન હોય સત્તા હોય તે બધું કરે સત્તા નો દુરુપયોગ કર્યો બહાર પડે પાછું વાપી કરો બધી બધી કરતી વાત ખુલાસા થશે સર સાહેબ છે આજે પાકી હજાર કર્યું હોય તમારા હાથમાં આવે તો તમારા નું મામ થાય કે મારું પડી ગયું હોય તો મને કેટલું દુઃખ થતું હોય મારે આ જેનું પડી ગયું છે ને કેટલું દુઃખ થતું છે માની તમે પ્રયત્ન કરો કે કઈ રસ્તે આ ધરીને પોછું પોચે એવા પ્રયત્ન કરો તો મનુષ્ય ધર્મ માનવ ધર્મ તમે કોઈ સ્ત્રી જતી હોય કોઈ છોકરી છોકરી છોકરી અને તમારી દ્રષ્ટિ ટેબલ જાય તો દ્રષ્ટિ બગડવાનું જાય તો આપડે મને તત વિચાર આવવો જોઈએ કે મારી છોકરી જતી હોય તો એની દ્રષ્ટિ કરે મને કેટલું દુઃખ થાય માટે આપણા માનવ ધર્મ માનવ ધર્મ એટલે જે આપણને ગમતું નથી એ ન કરવું આપણને પોતાને જે નથી માનવ ધર્મ માનવ ધર્મ લિમિટેડ છે લિમિટેડ નથી પણ એટલું પડે તો બહુ થઈ ગયું પોતાને ગમતું નથી એટલું જ એ કરે તો ઘણું થઈ ગયું કેટલું દુઃખ થાય માટે એના ઘરે જગ્યા દેવા માનવ ગર્વ એટલે શું સરસ એનું આપણે હાથ નું રાખવું નહીં જે દુઃખ આપણને થાય છે એ દુઃખ એને થાય ઘણી વખત આપણને થાય છે આપણે જેનું જે જણાવે આપણને ક્યાં આગળ તો ચારિત્ર બળ જઈએ પાસે ગુરુ સંપૂર્ણ ચારિત્ર બળ હોય તો જ આપડે ફળે છે પણ ઉત્પન્ન થઈ જાય છે શું કારણ कहू ने की कोई स्त्री जती होने आपू मन बगड़े तो ते विचार करोड़ स्त्री पर कोई नगड़े तो केवे बात करे हम जाए कि आ खराब है को स्त्री पर दृष्टि बगड़े आप वस्तु खराब थे आपे जाए छता भाव उत्पन्न थी जाए तो शु कारण जानेलो खोटू आपे हम तक એટલે શું તો આપડે કઈ પોઈઝન એટલે મરી જવાય તારે ફરી પૂછે મરી જવું એટલે શું સર આપડે કઈ પેલા કાકા કાલે લઈ જતા બધીને લઈ જતા તું કહેતો ના લઈ જ ના લઈ જ એટલે એક વખત આમ પેલી ફિલિંગ થાય ભાવ બગડે પછી પાંચ મિનિટ પછી તરત જ પાછું થાય છે આઠ મિનિટ પછી પાછું તરત જ થાય છે ક્યાં ખોટું કર્યું એનું પરિણામ ભાઈ મળી જવાનું એટલે જ્ઞાન તો આધાર જ રહેવું જોઈએ શું કરું અને જે જ્ઞાન આધાર રહેતું હોય એ જ્ઞાન જ નથી એ જ્ઞાન જ છે શું જ્ઞાન તમને નકશો ને આપી દીધું કામ કરે છે એવું થવા માટે આપણા શરીર કયું બહાર કામ કરે છે આવું જે ખરાબ વિચારો આવે છે માટે આપણા કોઈ મુશ્કેલ ના આવે જાણવા પછી જાણવા પછી ધો ખાવા ના પડે જાય પણ હચાત જાળ્યું જ નથી આ જે પુણ્યકર્મ ના આધારે પાપ કર નથી પુરસાદ તો પાપ માં પણ છે શાંતિ હોય પાપનો ઉદય હોય પણ શાંતિ હોય એમના પુરસ્દ પણ રડવા ટાઈમ રડે પુરસાદ શું કર્યો પુરસાદ રડવા રડે નહીં તે તમે વાતચીત કરતા બધા મન નો ખુલાસો તબક્ત કેમ છે થોડું વચ્ચે રોકાઈ ગયું આગળ વધવાનો કઈ માર્ગ બતાવો ભાઈ કે કે અધ્યાત્મ વચ્ચે રોકાઈ ગયું છે તો કઈ આગળ વધવાનો માર્ગ બતાવો ને કયા માર્ગ સુધી આવ્યો હતો એ જ મને ખબર નથી ક્યાં રોકાયો છું કેટલા સુધી આગળ વધ્યો છું રોડ પર તમે કહો ને અધ્યાત્મ માર્ગ માં રોકાયા છે એ રોડ પર જોય લો બોલ કે અધ્યાત્મ માર્ગ એવું હવે તો ઈ अध्यात्मक हाँ तो भी <laughs> આત્મસન્મુખ બનાવે તો અને તે તરફ જાય તારે પછી અધ્યાત્મ કેવાય આ તો દેહાદ્યાસ છે અને આત્મસન્મુખ કેમ કેવાય દેહાદ્યાસ દેહા સમજો તમે નામ છે નામ છે તમારું નામ દિવાકર નહીં તમારું આમ એને હું જુદું એમ તમે જુદા નામ જુદું આપ જાણો મને શું પડે આપ જાણો મને શું ખબર પડે કેમ તમે એવું ને બધા મારી રાત્રે હું છું એટલે મને આપડે જુદી માય કહીએ માય વચ્ચે આવે એવું જુદું માય આવે તો છે ને ભાઈ મન માય માય કર્યા કરે હવે મારે જે કહેવાનું છે ને તો એક જ કે ભાઈ મન છે ને સુઈ ને તો એ આગર કયા બાદેશન નિર્માણ થાય મારુ માનું છે મારી માઇન્ડ જે બોલે છે એટલે પોતે મન થી મનોર માલિક છે એ મન મન તો ના હોય ભાર મન ના હોય મારું મારું કરે છે માય માય માય કોઈ માય એન માય માય માય મિત્રો આ સહેર ના બધા જ માય માય કર્યા ગયા છે ઉપરાંત હું ઈગોજ નથી એવું કેનાર બઉ કહો છો ને એ તો આપ જાણો હું એને નથી ચેતન છે માલિકેતન છે માલિક છે બીજા ઉપાધિ રસાતન એના ચેતન મૂળ કરી મારું કશું કે જ નહીં પણ ઉપાધિ દશા ને લઈને ચેતન મારું એટલે તમે માની હું દિવા કર્યું ને એટલે હું દિવા કર્યા રમે શું છે જાણતા નહીં હોવાથી તમે નથી ત્યાં આરોપ કરો છો બેઠી અને રાઈટ બિલીપ બેઠે ત્યારે શા માટે કરે છે ભૂપ લાગે તો મારી વાત સાંભળ્યું એટલું જ જોઈએ છે કે આજે ધ્યાન લાગે છે એથી આગળ વધવાનું એટલે આમ ચિંતાઓ કરેવાની ચિંતાઓ કેવી રીતે દૂર કરવાની એ મને મારું એનું કેવાનું એમ છે શું લાગે છે કોણ બરાબર એવું લાગતું એનું રસ્તો બતાવો આગળ મેં દેખાય છે કા ભગવાન ના દર્શન થાય છે કયા ભગવાન બધા જ ભગવાન બધા ભગવાન બધા ભગવાન ના કયા કયા બધા ભગવાન ગ્રહ હોય છે ને તારાઓ એ બધા દેખાય છે હવે બિલકુલ મસ્ત થઈ જવાય પછી આગળ છે ને કોકવાર છે તો આ બધા સીન દેખાવા લાગે છે આખો મીટી ગયે એટલે ધીરે ધીરે ધ્યાન લાગી જાય છે चिंता वृत्ति करोध मार्ग करे हेल्प आजिशन આજે ચિંતા છે ને તો આપડે જાણીએ એ ચિંતા થાય છે આમ તો છે ને હજી સુધી માં ફાયદો થયો છે ને આગળ વધવાનું એટલું જ છે ને એ મૂર્તિ દેખાય છે હવે આ છે ને દત્તાત્રે જપ કરું છે એની મૂર્તિ દેખાય છે આપડે તો આટલા અહીવું નથી મારું નહી એ છે ને એ દેખાય છે મારે નવી લેવાનું એટલું જ જાણું છું કેવું ચિત્રપેટ દેખાય છે બોલલી સાથે દેખાય હા એ હવે એ છે ને મારી વાત તમને કવું એટલે વાળું એટલે છે ને ઘણી પરિવાર તો મોટા મોટા આવે છે એક વખત છે બે ત્રણ વખત એવું થયેલું પડેલો મોટો છે મોટા મોટા ગોળાઓ દેખાય સાચું હોય ખોટું હોય પણ આનંદ આવે જુઓ ના હોય તો એ જે દ્રશ્યો છે તમે દ્રશા છો તમે માલિકો દ્રશ્યો જેમ દેખાતું હોય કલ્પના આપણે કામ બેસી ને નથી એકાગ્ર બનાવે થોડો તમને આનંદ રહે પણ એથી કઈ જગતિ રામ જાય કલ્પના કેવી રીતે ખોટી નથી કાર્યભર એવી વસ્તુ નથી અત્યારે ભર જવું આ રસ્તા પર જો ત્યાં સુધી જરૂર છે એટલે બધું નઈ પણ બધું મહત્વ આપવાનું એવું નથી એ આગળ બહુ જવાનું છે ના ના મારે છે આમાં આગળ વધી તમારું સનાતનુખો સર્વ દુઃખ થી મુક્ત થવા માટે આ દુનિયા માં કોઈ પણ જીવે નથી કોઈ પણ જીવે નથી જયારે દુઃખ પ્રિય હોય કાયમ સુખ જોઈએ સુખ હોય એટલે પરમાનન્ટ સુખ મળે એવું છે અમારું શહેરમાં તમારે જોઈએ છે ને, જેવી જોઈએ પણ થોડા સસ્થમ માં આવો ત્યાં નથી સતત ભય રહે છે મૃત્યુ નો મૃત્યુ મૃત્યુ અવસ્ય વધારે હાલવાનું છે એને ભય રાખી પોહાય ને જે હાલવાનું છે ભય છો હાલવાનું થાય ને અવસ્ય ભય પ્રાપ્તિ કરી લેવી જોઈએ મનુષ્ટિ લે છે એમ શીખવાનું નથી તે પ્રાપ્તિ કરી લે છે શું પ્રાપ્તિમાં જોઈએ આત્મસ્થિતિ અત્યારે તમારી સ્થિતિ કઈ છે આત્મ સ્થિતિ જે ખરો છો એક તમે આમ વિચાર માં આલત કરી ના હું છે ને કુંડેલી યોગ ની સાધના કરું છું હું કુંડલી ની યોગ ની સાધના કરું છું કુંડલી ની યોગ ની સાધનાંપરા હવે તો કશું લાગતું નથી દાદા ગુરુ ક્યાં શિષ્ય ક્યા હવે એવું કશું લાગતું નથી ગુરુ ક્યાં શિષ્ય ક્યાં સભે ગુરુ અને શિક્ષકે બેઠાતો નથી એમ કે મેટર થઈયું નહીં આવા ભય લાગે છે તો અને ભય લાગે છે વચ્ચે ને વચ્ચે નીચે નદી ઉપર નદી વચ્ચે પર નીચે નદી ઉપર નદી વચ્ચે કે કે છે સકાઈ ધક્કો વાગેનો મે તો કઈ જમ્પ મારી એમને એક કામ કઈ ધક્કો વાગે કે જમ્પ મારી દઈએ એવું કઈક થાય તો તો આગળ જવાઈ જાય થઈ જાય અભય ની પ્રાપ્તિ થવી જોઈએ ને અભય અભય પ્રાપ્ત થાય એ જવાય સંપૂર્ણ જવું જોઈએ નિર્ભય જ્યારે એ કોને થાય મૃત્યુ અને તેનો અર્થ આપણે તમે શું કર્યું આપડા અહી ના લોકો બા તમારી આ બેસે મરેલા જીવે શું થાય દાદા જીવે ત્યારે દાદા નહી બરોબર મરે પછી દાદા એટલે આ ખારા ની સમાધિ તમે સમજો કદી લેવાય તું ઘણા લોકો એમ તો જવા સમાધિ છે બાપજી સ્વામીજી સમાધિ લેવાના છે નક્કી ત્યારે બધો ખાડો ખોજો છે એને બે જશે અને એની પછી આ લોકો પર માટ વળી બધું નાખી દેશે કોઈ દેશ માં આવી સમાધિ નથી આવી સમાધિ થાય તો આ શું છે વાસ્તવિકતા શું છે શાસ્ત્રો એમ કહેવાય કહ્યું જીવતા મરે તો સાચી સમાધિ પ્રાપ્ત થાય કે જીવ માં મરવાનો ફરી બહાર આવો ને દાદા એકવીસ દિવસ બહાર આવે છે બહાર આવે છે એમના શિષ્યો અંદર થી બહાર ખેંચી કાઢે કેટલા જ થઈ ગયા બી બરોબર તમે અહંકાર કરી એટલા બોલાય નહીં અને ટોપલા રાખ્યા પછી બોવા નહીં એટલે આ પ્રકારમાં હિન્દુસ્તાન જીવતા આવું સમાધિ રહેશે જીતા સમાધિ એટલે આ કહ્યું હતું ક્યાં જીવતા જ મરી દેજો સમાધિ તો જીવતા સમાધિ થતી જીવતા મરી જશું તો સમાધિ તમારાચાર્ય જી તો આવું મળતા નથી બઉ પાકા લોકો આપડે તો બાવીસ ઝડપ થી પ્રાપ્તિ થવી જોઈએ હા તમને ઝડપથી છે વાણી ઓળખાયનાર ખેડાયું મુખાન જોરખાય નિર્ભય થયેલા છે એવું થઈ જાય લોકો કે છે તમા જ નહાય બહાર પણ રહે સ્વામી ને હિમાલય માં ધ્યાન લાગી જાય અને અહિયાં વસ્તી નથી આપડે તો બધે છોકરીઓ જોડાયો ક્યાં આઠ ગારા બાકી રહ્યા પાસ તો કરતો નથી શું થશે પછી એક જાણ તે સ્ટેશન પર એક છોકરી દેખાય કે એ પણ ગમે ત્યારે ગમે ત્યાં થાય છે અમારું એવું છે ડિલિવરી જન્મ ગમે ત્યારે થઈ જાય કે પૂછે તો ખરેખર હું આવું કરી દેવા નિર્ભય થઈ જઈ છું સંસાર ના રસ્તા નિર્ભય કરોલીસર હાથ કરી લઈ ને આવે એમ કે છે કે મને નિર્ગુણ નિરાકાર ભગવાન ના અનુભવ થઈ ગયો છે અને સાકાર ભગવાન બે વખત પાંચ હજાર માણસ મળી ગયો પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર બે ચૂકવું લાગ્યું ગઈ ગયા એમના કોકે લીધા અને આપ્યા નઈ ગલઈ ગયા અને એક છોકરી અને એક છોકરો એમને નોકરી લાગી આ પાંચ હજાર પાછા નોકરી કરે નાસ નોંધી દીધું તમે છ મહિના માં આપી દો પાછા ના છ મહિના માં તમારે જલ્દી સગટ ના થાય બાર મહિના કઈ પણ જલ્દી પાછા રહેજો શું એની ભીડ ન જીવતો હોય ક્રોધ મા આપણને એનું ફળ ભૌતિક ફળ મળે શું કરું જોવા મળે સારું છે અને પંચમુખ બુદ્ધિ મનને ભ્રષ્ટ કરે છે એ તો બુદ્ધિ બે પ્રકારની એક બધા આખા શરીર ને ભ્રષ્ટ કરે અને બીજી ભ્રષ્ટ થયેલું હોય ત્યારે ચોખ્ખું કરે એ બે બુદ્ધિ બધું ભ્રષ્ટ થયેલું હોય અને શું થાય છે એટલે બુદ્ધિ ફેરવાની જરૂર છે બુદ્ધિ હોય ને સદબુદ્ધિ કરવાની જરૂર કઈ રીતે ને એટલું જ જોઈએ બીજું કઈ જોયું તમારે થોડી એક દવા એવી જોઈએ છે પછી તમે જે માપશો એ બધું આપી છે પોતે કોણ અંબા પટેલ કે દાદા ભગવાન વાત કરે ઉઠું તો આ વાત કરે ના કરે એ રીતે કરશે તો વાત કરશે તો રૂમ નાતા મારી મારી વાણી છે હું છું કામ અરે સમજે જશે હું મારું જેમ છે એ બીજા વાણી પોઈઝન જ ના હોય શું કયું અને કોઈ વાણી નો માલિક ધરાવતો કે મેં હું બોલ્યો એમાં આટલું પોજન હોય ના બઉ સુંદર पड़ी अपने आत्म प्रगति प्रयत्न करिए जवा पवित्रता गुणो सारा खिलवा जाइए बारा गुणो खिल पवित्रता से सारा गुणो खिले तो यहां पाचु पड़ी जवा કયા કયા ગુણ ખેલાવા છે જે આધ્યાત્મિક સારા હોય તે બધા જ આવી જાય આધ્યાત્મિક સારા ગુણ તો ક્ષમાતા રુજુતા સૌ સંતોષ જે બધા ગયા છે